બઈ માં એક બાળક છે દસેક વર્ષ નું બાળક છે આગમ બાગમ બધું બોલે છે હવે કે છે કે એની બસ મા બાપ ના પડે બહુ દસ વર્ષ બાળક એટલે ના પાડે છે એને પણ એની ઈચ્છા છે હમ્પી માં જઈ અને સાધના કરવાની સૂક્ષ્મદેહ મહાવિજય પણ જઈ આવ્યો ઓકે છે સૂક્ષ્મદેહિજય ઉદય એટલે શું ઉદય તમારે એક જ કર્ણ છે જ્ઞાન પ્રકાશ પામી તો પછી આનું કાયમ રેદાતાની પણ સ્થિતિ જ્ઞાનાવરણ આવી જાય બધું દૂર એટલે કશું ફેગાવું આ બધું થયા કરે તો શું કર્મ ઉદય એ જોવાનું આપડે એટલે અત્યારે નાના વર્ણ ની અનિયમ થી થાય આ નિયમ પૂરોપુર નથી ના એટલે દસ વર્ષે આવું હોય ને દસ વર્ષે ન હોય આ ઘરના ઉદય પ્રમાણે થયા કરે ઉદય આ બધું બધી માત્ર કરના ઉદય નાધીન છે એ તો કરના ઉદય બધું જ થાય છે કશું નવું બનતું નથી અમા બધા કરના ઉદય છે મોક્ષે જાય તે થયું બીજું બધું કરના ઉદય છે કયા કરે મોક્ષ જાય તે મોક્ષ નો માર્ગ એ હતું બે બીજી વસ્તુ નીકળે કોઈ નામાં એવું કેવાય નઈ પણ બનતા બધી આવું ટેમ્પરરી હોય છે આવું ફાટેગો થઈ જાય મોક્ષ નો માર્ગ મળવો જોઈએ બે વાર હોય મોક્ષ માર્ગ લાગે કે હવે આપડે દાદા મોક્ષ માર્ગ મળે એવું તો લાગે પણ સમકિત નું મોક્ષ માર્ગ થાય આપની પાસે જરા ઊંધું લાગે છે આપની પાસે આવીએ ને તો મોક્ષ માર્ગ તો બરાબર ખબર પડે છે અંદર બેસી ભી જાય બરાબર સમકિત થયા પછી મોક્ષ માર્ગ ચાલુ થાય સૌરી મોક્ષ માર્ગ ચાલુ ના થાય રાષ બધી રાતું હોય માલ ભરેલો નીકળી જાય આ વખતે કેટલાય ભાવ ના બી ડિસ્ચાર્જ હશે ને દાદા કેટલાય ભાવ ના માલ હશે જાય કેટલા વખત માં એમ બંધ ના થાય સાધુ સંક તો ચાલુ જ હોય આરતો ધ્યાન રૌદ્ર ધ્યાન બે માંથી એકાદ તો ચાલુ જ હોય બે માંથી એક તો ચાલુ જ હોય હા ચાલુ જ હોય થાય ત્યાગ ના કરે એવું નતું ને બધું કામ ચાલે એવું છતાં ઘણી આપડે તો આવી કાર્યક્રમો હજુ લાગી લાગી ગોતમ સ્વામી ને કયો મો હતો એ બધા મોક્ષ ચારિત્ર મોક્ષ કેવાય મહાવીર સ્વામી અને બુદ્ધ ભગવાન નું શું સમકાલી થઈ ગયા મહાવીર સ્વામી નું કે ગૌતમ નું કેમ આકાર આવી હા હા હા કે મહાવીર ભગવાન અને ગૌતમ બુદ્ધ બે જણા સમકાલીન હતા પચાસ હજાર એવાથી એટલે એ સાથે જ્ઞાન નતું એમનું આટલું જ્ઞાન નતું એ મુદ્દા આવે તારે સંભાગી થયા ને દુઃખ ના સંભાગી થયા દુઃખ ના પૂછે છે દયા અને કરુણામાં ફેરશો નિદા નિર્દો હોય ચંદ્રકુલ છે દયા દેખાતી હોય ને ખબર પડે આ તું હોય કઠોરતા આવી જાય તેવા કઠોરતા આવી ભગવાન માહિર નામ મારી નાખે ભગવાન દયા એ અહંકારી છે કેવું અહંકારી અને અમાર નિર્દયતા પડી હોય તો જ દયા હોય અમારા દયા ના હોય બિલકુલ જરાય દયા નાખે કેમ કરે એના દુઃખ નું ઓછું કરી નાખ્યું ભગવાન કે છે દુઃખ કર્મો ઉદય કરશે એમને ગૌતમ ભગવાન ને પણ જ્ઞાન પ્રાપ્ત થયેલું એકાયા બુદ્ધિ સંપૂર્ણ થઈ ગઈ બુદ્ધિ સંપૂર્ણ એથી આગળ બુદ્ધિ હોય એક બે પગલા આગળ મૂક્યો હતો અને તો થઇ જવાનું એમ તો એકાવ સારી માણસો બધા પણ એમના લોકો ભાગ એમાં શું થાય આપડે શું કરીએ લોકો ના ભાગ માં તમારું ભાઈ નથી ના દાદા હવે તો મહેમાની વાત સાથે ના હજી કોઈ છે મોટી આવું પડશે દાદા પણ આત્મા હોય છે આત્માઓ હોય છે એ પેલા નિગોદ માં હોય છે નિગોદ થી બધું નિગોદ એટલે નિગોદ એટલે એક બેટલા જીવો બે એક દેહ માં કેટલાય જીવો હોય છે ને એવું બઉતા હોય એ જીવો નામ નામથી થાય છે પ્રારંભ ત્યાંથી થાય છે ના શરૂઆત થી પણ આગળ એ અવ્યવહાર રાશિ કેવાય છે વ્યવહારમાં વ્યવહાર વ્યવહાર માં જ આવ્યા નથી આ વ્યવહાર માં વ્યવહાર માં જીવ સરખા ને સરખા રહ્યા છે ક્યારેય ઓછા થતા નથી ને ઘટતા નથી વધતા નથી વ્યવહારમાં વધઘટ થઈ જાય નહિ તો આખું પ્લાનિંગ બધું તૂટી પડે વ્યવસ્થિત તૂટી અહીથી મોફે જાય છે મોફે જાય છે જેટલા મોખ્યા ગયા એ થી સાખ્યા ગયા ત્રીસ હજાર પેલા પેલા આવેલ ચાલુ વધઘટ ના થાય એ અવ્યવહાર હોય પ્રદેશ ક્યાં એ પ્રદેશ ક્યાં એ પણ આજ ફરણાગ્રહ ના હોય ખરણાગ્રહ કેમ ભાઈ શકે તો બે અંદર ગોળ થી જાય તો એવું નઈ બધા એક જીવ વ્યવસ્થિત દરેક પોતપોતાની સર્વિસ માં પરસ્પર સર્વિસ કહેવાય પરસ્પર સર્વિસ હા વ્યવસ્થિત જરાય જરાય પછી ભગવાન પોલાય નીકળે પોલા નીકળે હા વાણિયા ના અત્યારે ભગવાન માર્યા ભગવાન પોલા પોલો ના હોય ભગવાન માર્યા હોય પોલાય નીકળે વાણિયા ના અત્યારે ભગવાન જે શીખાયે એ ભગવાન પોલો ના હોય જરાય ને બીજી ના તમારે તો કાચા પડી જાય ભોળા થઈ જાય અને આ તો રાત દાડો વિચાર તદ્દન ચોખ્ખા નિર્મલ ત્યારે પણ આવા ભગવાન ફરી ખરા નથી મળે ચાલીસ હજાર વર્ષ સુધી શું આ છેલ્લું છે વાત પણ લોકો સમજાય તો થાય છે પાટીદાર માન્યા હોય કાલે હવે હું પોલ નીકળે બ્રાહ્મણ માર્યા હોય તો પોલ નીકળે હું ગાડી નથી પામ ગાડી લેવું શું આપડે તપાસ કરી પછી એમના ધર્મ મોડો ભાઈ થાય જો કરવા માં જ જાય ને તમારો થાય કેંડક થાય તપાસ કરે ઠંડક થાય ત્યાર પછી ભગવાન વાનું નામ કેવાય કે જયારે લક્ષ્મી અને સ્ત્રી ના હોય શું કહ્યું સ્ત્રી વિચાર ના હોય વિજય વિચાર અને લક્ષ્મી વિચાર જે ના હોય ત્યાં ભગવાન કેવાય ભગવાન ગુરુ ને અગુરુ કેવા મિથ્યાત્વ ગુરુ ને એટલે મિથ્યાત્વ ના થવું આપડે પિત્તરસે તપાસ ના કરીએ તો ભૂલ છે ને આપડી ભૂલ થઈ જાય ને પિત્તરસે તપાસ ના કરીએ દેખાય બઉ સારા એક બે ઇંચ નું છે વિશ્વાસ ના કરે એવું દરેક માં હોય ભગવાન હોય તો એને લેવા લેવા નથી ભગવાન ફક્ત વહીવટ જ કરે છે ફક્ત જ કરે છે વહીવટ એ કે છે ને એવું કે કર્મ નો બદલો હિસાબ કિતાબ રાખી આપે છે કશું રાખવું પડ્યું વૈજ્ઞાનિક ભગવાન છે પણ તું જ્યાં માનું છું તું ક્યાં માણસ ઉપર કોઈ બાપો નથી આકાશ છે ખાલી ક્રિએટર વેધર વિઝીબલ ઓરબીઝીબલ તો એ ક્રિએટર ની અંદર હાશે જીવો જે સંપૂર્ણ સ્વરૂપ છે આત્મ સ્વરૂપ છે એ ભગવાન પરમાત્ નું સ્વરૂપ પોતાનું આત્મા સ્વરૂપ ને પરમાત્મ સ્વરૂપ જાણે અનુભવ થાય એટલે પોતાનું પરમાત્મ સ્વરૂપ છે સંસારમાં હોય કોણ બોલે છે ભગવાનની કૃપા ઉતરી શું કૃપા તો કૃપા ઉતરે એવું આપણું લક્ષણ હોવું જોઈએ આપણા લક્ષણ કેવા જોઈએ ભગવાનની કૃપા આપણી ઉતરે ભગવાન જોયતું નથી જગત ની કોઈ ચીજ જોઈતી નથી કૃપા ક્યારે ઉતરે આપણો કર્મ વિનય હોય વિનય આગળ પાસે જરાય ચૂકી નહીં તો કૃપા ઉતરી અને કૃપા ઉતરે એટલે નથી તો બધી ચીજ છે શીખોટ હોય તો અને જ્ઞાની પુરુષ નો ના દાતા કહેવાય જે દુઃખ અને સુખ માનતો જ ના હોય જેને દુઃખ અને સુખ એવું માનતો જ ના હોય જે એને પછી મોક્ષ ક્યાં જરૂર મોક્ષ ને એમ માનતો ના હોય એવું ચાલે ને મારે હવે ચાલે દુઃખ ને દુઃખ તો સમજ સમજે દરેક માણસ સમજે ઓછા વધતા પ્રમાણે દુઃખ ને તો દુઃખ સમજે દુઃખ તો દુઃખ લાગે જ ને સુખમાં નાહ્યા છે શું દુઃખ છોડીને સુખમાં નાઈ જાય છે આ પોલીસ પકડે તે દુઃખ થશે એથી તો આ સીધા ચાલે લોકો દુઃખને ના માતા તો આવું ચાલે નથી સીધું અથાય અથવા જ કરે માણસ ની વિચાર શ્રેણી એવી ફરે છે કે આ દુઃખ છે હા એ વિચાર શ્રેણી પર છે બધા સારી રીતે વિચાર શ્રેણી છે પણ વિચાર શ્રેણી બીજું નથી જ્ઞાની સુખ દુઃખ આતીકાતમાં છે જ નહીં છે જ નહીં ને અગર તો નઠોર માણસ હોય તેની ભાષામાં નથી નઠોર ચિંતા માન આપવાની કશી પ્રેરણા હોય નફટ જયારે કેતો ગુરુ સારા મૂર્તિ કરતો ગુરુ સારા જીવતાન ભાઈ ભગવાન બેઠેલા છે ને સમજવે પણ એમ કઈ એમને પોતાનું સ્વરૂપ નું ભાન નથી માંડે જ્ઞાની કે ગુરુ મળ્યા પછી એને કઈક ને કઈક પુરુષાર્થ તો કરવો પડે ખરો ને કરવા જાય દર્શન કરવા આવે છે તે જ્ઞાની ના દર્શન કરે જ્ઞાન ના કરે છે અને જ્ઞાન નો દર્શન જ્ઞાન નો દર્શન ક્યારે થાય જ્ઞાની નો દર્શન ત્યારે કરે ત્યાર પછી જ્ઞાન દર્શન કરે એ વિવેક છે વિનય છે એટલો જોઈએ જય સત્ય સહિત જોડો તો તમારો ઉકેલ આવશે નહીં તો કલેક્ટર છે તો કલેક્ટર જેવા થશે